દુશ્મનો નાશ કર્યા છે ક્રોધ માર માં આવેલો નમો હરિહ મહેસાણા પાસે આવ્યું કોની સાથે ગયેલા દસો ખ્યાલ નથી બહુ ઊંચી ગયેલા તારંગા તારંગામાં ખરી તારંગા માં બીજા તીર્થંકર ની અધિતનાથ અધિત નાથ કરે શંકર મોટી મૂર્તિ છે બહુ મોટી નઈ પણ ભવ્ય મૂર્તિ છે બેરાસર આધારિત વર્ષનું જુનું છે બઉ કુતમી વાર તો જા બનતો નથી ને મારી જોડે દસ દસ બસો હોય છે મોટા મોટા દાદા પછી અમારે આવું આવી ભાવના અમારે છે ત્યાંથી માં સૌને આશીર્વાદ આપવો એમ કે છે ન તો આપડે તમે એની જોડે કંપની જોડે કરો ને તો આપે શું કહે તો ઓછા કરી આપે છે આઠ હજાર ડોલર માં આપી દેખાય કંપની વાળ જેમ દબાવે એમ દબાવી છે હમ કે જો આ દેખાડો તો લાલ દેખાડો તો કારણ કે લાલતું છે આ બીજા પાસે જતા રેજા પાણી જતા રેમભાઈ તમે કહો જોઈએ દાદા નીકળે ઠંડી ની ઠંડી દાદા નો આપડે ત્યાં ન્યુ જર્સીઓ એટલી બધી ગભરી છે કે તમે એમ કહો મારે ટિકિટ છે તો તમારે ત્યાં સુધી તમારે અમારે સ્થિતિ બધા ની હરકી નથી કેવું છે નાંચ એક ભાઈ હોય છે બરોબર આ ઘરા મોટો છે બીજા પાંચ આ લોકો બહુ મોટા ભાઈ વાળા પહી ગયા પણ હરિભાઈ ભાઈ ગયા બધી હરિભાઈ આપ્યું દાદાજી એ કઈ ખાવાનું આપ્યું અહિયાં છ્યાસી માં આવું કઈ ગોઠવાનો વિચાર થશે ને હવે વિચાર નિશ્ચય નિતશે એવું કહી રહ્યા કેવી હોય છે આપડે કરીએ તમે કેમ હું જવાબદારી લઉં કે હું ગોઠવીશ હું જવાબદારી લઉં કે હું ગોઠવીશ એમ આશીર્વાદ આપો એને એમ બધા ગમે તો બધા ને પૈસા છે પછી આપડે શું કરે હા તો ના ભાઈ કોઈક ના હોય પણ આ એક મજા ની એ છે ખબર ચારે છે ઇફેક્ટ રહે બાકી ઇન્ફેક્ટ લો ના બઉી અને ભૂખ બહુ લાગે મજા નહીં અને ક્યાં બહાર ફર્યા જાય 24 आपे जैन मैवी तीर्थंकर अपना हिंदू लोग चोवीस भगवान थी चौवीस प्रोफिट आने के 24 प्रोफिट थे પહેલા તીર્થંકર જે થયા તે બધા ધર્મો એમને સ્થાપન કર્યા પેલા તીર્થંકર થયા ઋષભદેવ ભગવાન એમને બધા ધર્મ નો મુખ કેવાય છે એમને પોતે કહ્યું કે ચોવીસ ભગવાન થવાના એમને પોતે કહ્યું મારી સાથે ચોવીસ ભગવાન થશે એ બધા નોંધ માં છે શું કે પહેલા તીર્થંકર આદિમ ને ક્રિશ્ચન આદમ કહેવાય આદમ માંથી પછી બે ભાગ પડ્યા ક્રિશ્ચન હતી આદિમ તીર્થંકર એને આદમ કે લોકો બધા ચોઈસ જ કે પદ્યા હિન્દુએ ગોઠવ્યું કચ્છા મચ્છર હતા ભગવાન કાકવા ભગવાન હતો છે મનુષેશ ભગવાન હોય ભગવાન થાય પ્રગટ તો મનુષેશ થાય બીજા રીતે શું ભગવાન મા મારતા મારતા લઈ જાય નક્ છો ને મારે તો હોય ને વાગે કોને તેર વર્ષ હતો કે જબડા આવે જાય ભરકું હોય કે પણ જબડા ક્યારે આવ્યા ખબર પડ્યા હતા કે કૂતરું લડે તારે કૂતરું લડે ત્યારે અહિયાં આટલા ફરે કાકા ગયેલા હતા તેના બધા બધા લોકો જાગ્યા આજુબાજુ આવ્યા હતા મેં હા જ રહી વાત છે કાકા હું જાગી કહ્યું અને બાર બાર વાગ્યા પછી હું તો પછી કૂતરું રડ્યું કાકા લઈ જશે આવી ગયા હતા જ્ઞાન કૂતરા આવે યાદ જ થઈ લે જવા માંડ્યો અને કાકા બે હારી ખોટી ગયા બધા લોકો બોલ મારી રાખે પછી તપાસ કરવા માંડ્યો એ ક્યાં છે પગાર કેટલો કોણ આપે છે મોટા મોટા ગમ એ લોકો ગભરામ થઈ જાય વિચારા ગભરાઈ જાય વિચારા હોય ને પછી લોકો ત્યારે શું છે પછી જમરામનું જીવડું નથી આખા હિન્દુ ધન ભડકી ગયેલો બંગાળ ભાજરાત બધા દરેક દેશ મેં કહ્યું યમરાજ નથી પણ નિયમરાજ નિયમ છે પાછા એમ કેતા દાદા કે પાડા પર આવે પાછા એમ કેતા કે પાડા પર આવે એમ પાડો હોય ને પાડો પાડા પર આવે તારી સમજી ગયા ને તો જંગડીમાં છું હું આવું જંગડી કહું ને તો લોકો ગભરા જાય હા જમરાગ મેન પૂરો જંગડી ના આવે મારી સાંભળે બાપો બાપો કોઈ નહીં ઉપર બાપા છે ઉપર ઉપર મેં બધે ફરી આવ્યો અંધારું ઘોર કુદે નહિ નહીં નથી તો આ પૂંજરાજ માં છે આપડા માં કેરેટ ટ્વીન કેરેટ નીકળે કે ગમે તે ટ્વીન નીકળે ને તો એ નીકાય એ ભય સાથે નીકળ્યો કાથી નીકળ્યો મારા માજી છે કે આ કેરેટ ને એવું જે કઈ ડબલ ઓન જોઈન્ટ હોય ને જોડિયા તે ખાય નહી એમ કે તે ભય કાંથી નીકળેલો એમ જોડિયા કેળા હોય જોડિયા ગાજર હોય એક માં બે થયેલા હોય ને એવું ના ખાય ઘડિયા ખાય નઈ એવું કેમ એવું એમ કાઢે બધા ઘડિયા છે એમ કાઢવા આવ્યો હાલ ત્રાસું બોલું છું ત્રણસું એ ભગવાન ના સાસુ મર ગયા એટલે ખાલી ગઈકાલે નથી એમ કેવું ને ઉપર આ જગત નું ક્રિએટર નથી ભગવાન એમ કેવું મનમાં ફફડાડતા આપડે શું થાય બાપ એવું બોલાય નહિ આપડે શું થયું નથી કે એ તો નિર્બલ લોકો કેવાય નિર્બલ લોકો ગાળો ના ખાઈ શકે હમણાં તો The world is the puzzle itself, itself puzzle God has not this world at all, only scientific, evidence. Graduate, double kai kai na પટેલ છે ને વાગે કશું વાગે તો કે દાદા ના આત્મા ને ના દુખે પણ દાદા ને તો દુખે ખરું ને કઈક વાગ્યું તમને શોખીન છે એમાં કેમ દાદા ને લાગ્યું એ કઈ નવું નથી વ્યવસ્થિત ના છે એટલે એને ચક્ષો કરવાનો નહી રાજે થવા નહીં ખુદ દુખ એ કોઈ સાધા અસર થાય ને મારું નહી આ મારું નહી મારું નહીં આમ શું તેમ આ પગને ફ્રેમ લોકો મને એવું કાતું નથી એટલે મોટા ડાક્ટર પછી નાના ડાક્ટર કહ્યું જુઓ જુઓ હાથમાં જુઓ આ છે કે આપડો હિસાબ રડી ને ભોગવો એ હસી ને ભોગવો રડી ને ભોગવશો નવો સંસાર ઉભો થશે અને હસી હસી ને ભોગવશો સુધી જ બે રડે પણ તમે ના રડશો શું કયું છે પેપર પેપર આવ્યું છે કે દાદા ને પૂછો કે જે પેલા જે અંધશ્રદ્ધા બધી બેસી ગયેલી લોકો નામો આપડે બધા જાણીએ છીએ કે અંધશ્રદ્ધા હતી લોકો ના તો એ અંધશ્રદ્ધા દૂર ક્યારે થશે હજુ હજુ ગામડામાં જાઓ હજુ અંધ શ્રદ્ધા તો બ્રાહ્મણ ખોટું ઘુસાડી દીધું છે એ લોકો ના મન માં જશે ક્યારે કારણ કે એ છે મના જરૂર હતી કે લોકો અમદાવાદ હતા ya jao yaar yaar kyan chalya bolina creative hamare bhai aao motu le le net kit sona kata sada ek bahut pai jao hai lo kit jao dan ha bolo દાદા આજે પીધી નથી તમે ટેક્સી આપી નથી થોડી કઈ વાંધો નઈ થોડી પીધી થોડી કીધું વાંધો આપી દે <t> <laughs> <laughs> <laughs> ને નિયંત્રણ જોઈ જે આપણને મળે તે દેખાય છે વાંધા વાળા એવું જાય વાંધો વાળા એવું જાય મગજ માં હજુ મગજ માં બરોબર ઉતરતું નથી અને તમે સુધાર્થ માં છે રિયલ છે આપડે જોવું પડે દેખાય નઈ આપડે અભ્યાસ કરવો પડે ત્યાં પછી સહેલ થઈ જાય પેલો હેન્ડલ મારવા પડે નવી ને હેન્ડલ મારવા પડે ચાલુ એટલે પેલો અભ્યાસ કર્યો પડે જોવાનો અભ્યાસ કે બાઈ રિલેટિવ આ કે દેખાય છે રિલેટિવ છે અને અંદર રી હેલ્થ છે સુજાત માં સો અને તીજો વ્યવસ્થિત એકટી બધું વ્યવસ્થિત છે ને તમે ના કરો ચાલે એવું છે કે નહીં બિલકુલ હા હવે ચોથું ખાઈ લે સંભાળ નિકાળ ખાઈ લે નિકાળ કહેતા નથી કોઈ એટલે ખરિયે છે ને તો એને ભાઈ કહેવાય અને ચોપડો સુધારો સોનાની પેટી હોય આવી નાની સોનાની સદન સોનાની એક નાનું નામ હીરાનું પછી તમે દેખાડી વાંચી જવું તો લખ્યું કે પ્રસિદ્ધિ થઈ છે ખાતરી થતી છે જયંત ગુસ્સે થાય કે તમને એમ લાગે કે આ નહી આ ન થવું જોઈએ એવું એવું બને એ જ તમારું પ્રતિ એજ અનુભવ જે આનંદ થયો અનુભવ નો છે આ જે આનંદ છે અનુભવ આનંદ આનંદ ને મસ્તી બે જુદી હોય ઘર ને મસ્તી કરે ને જોયા પણ મસ્તી ઉતરી જાય મનની મસ્તી લોકે નહી અને આ કાંઈ ટકે આનંદ કેવાય આત્મા પરમાનન્ટ આનંદ શરૂ થાય નહિ પેલી મનની મસ્તી શરૂઆત થાય પણ એ તો એ બિગીનિંગ થઈને બિગીનિંગ થઈને એટલે આ ટેમ્પર એડજસ્ટમેન્ટ નથી તમને ગુસ્સો થશે ના કે થવું જોઈએ રિલેટીવ માં માલ ભરેલો નીકળે છે જે માલ ભરેલો બંધ થઈ ગયું કરે ટાંકીમાં ભરેલો છે તે માલ નીકળે છે નહી ભરેલો હોય નહીં નીકળે હવે નવો માલ આવતો બંધ થઈ ગયો ટાંકી માં નવું પાણી આવતું બંધ થઈ ગયું જે જૂનું પાણી છે નીકળ્યા કે છે નવું બંધ એટલે કરાણી ખરાશ થાય ટોકીમાં આપડે જેવું ભર્યું હોય એવું નીકળશે જો ગંદાજુ પાણી ભરી છે તો ગંદાજુ નીકળશે અમર વાળું ભરીએ છીએ તો અમર વાર નીકળશે આબુ વાળું ભર્યું છે આબુ વારું નીકળશે જેવું ભર્યું આ હુમણી પાડે કે આબુ વારું પાણી નીકળ્યું એવું નીકળે પણ ચોખ્ખો ગાય ને ભર્યો તો અંદાજ રહે ને આ બહા માં જે ભરેલું છે ભાઈ શું કે ભરેલું ગમતું ચુખ ભર્યું હશે એ તો અંદર જ રહેશે ને આ ભાવ માં જે ચોખ્ખું ભરેલું તે તો અંદર જ રહેશે એટલે આ પાણી ભરવાનું જ ના થયું ને આ દઉં ભરાતું પણ થઈ ગયું જૂનું છે એ નહીં ક્યાં કર્મો હતો કર્મ જેના પાણી ભાગ પડી જાય કેટલાક વરાળ રૂપે વરાળ રૂપે હોય કેટલાક પાણી રૂપે હોય અને કેટલાક બરફ રૂપે હોય મોટું આશ્ચર્ય કે અગિયાર માંથી બનેલું નહી આવું આના માટે લોકો બીમારીમાં તરફે છે આનંદ ઉતાર થી ફટેક કરે અહંકાર ગોન હું ધ્યાન છું એ જે માનતા હતા તે જ અહંકાર હતો જેટલો છે કામ થાય ને આ બધું એટલે ડિસ્ચાર્જ અહંકાર છે કેવો છે સાચો અહંકાર રહ્યો નહિ જે નવો નવો ઉભો કરતો હતો એ બધું બંધ થઈ ગયો જૂનો છે ડિસ્ચાર્જ તે પોતે ઉઠારે છે એ બધું હંકાર જોઈ ને તેના હંકાર ને મમતા ઘણ માલ ભરેલો નીકળ્યા કરતા હવે જેવો ભર્યો ભર્યો કડવો ભર્યો કડવો નીકળ્યો નીકળે સીકો કાગળ લખ્યો હજી નથી ક્યાં બઉ નો દાદાજી ભરેલો માલ ગયા બહુ નો ભરેલો માલ ક્યા ભરેલો માલ કયો ભાવ નો માલવાનો ગયા ભાવ ભરેલો ખરે એવા ગયું તો ભોગવવું પડે તે બરફ રૂપિયા રહેલો તે દાદા જ્ઞાની પુરુષ ના નાની આવશે પણ એનો એનો પાઠ ભજ્યાગર ના રહે આવડો પત્રો પડ્યો ને તેને આવડે પડશે એટલામાં નિકાલ થઈ જાય છે જુદી જુદી રૂમ છે ત્યાં માંથી ભેગા થઈ ગયા પછી મંત્રોલ માં મનમાં બોલ છો તો એ ચાલશે ભેગા થઈને તે હોય ને ત્યારે મન ડાખું મારી જાય મન દાખું મારી જાય હવે આનંદ વસ્તો જશે એ જા પરમાત્મ રહેવું દાદા અમે એક કલાક બોલીએ દાદા ભગવાન નો અસિમ છે મોટે છે છતાં પણ પેલો અડધો કલાક स्टेडी अर्ध कलाकडी थी जाए विचारो नोल मिनिटा बोलो निश्चय तो मनवा बराबर अभ्यास आई रीते करव तेरी थे कर कर तो हरी बोलो बंद कर दौ आगे गालमेर करतु जैसे એવું નથી કે આમ દાદા ને એ પૂછો મન એકાગ્રતા કરવાનો કોઈ સારો ઉપાય બતાવો નથી થતું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારું મન તો પછી વાંચવાનું ફાયદો તો દાદા કીધું કે જો મન ની એકાગ્રતા ના હોય તો વાંચવાનું એનો કોઈ ઉપાય બતાવો મન ની એકાગ્રતા કરવા પૂછે છે મનની એકાગ્રતા કરવાનો કઈ ઉપાય બતાવો હવે આરું મન અંદર પેસતું નથી કારણ કે ગુજરાતી માં છે સમજ નથી પડતી મન બીજે કે મન બીજે ગમે આપડે કઈ જ્ઞાન મળ્યું એકાગ્ર રાખીએ આપડે મન ને કે ભાઈ મન વસ્ત થઈ ગયું કે ભાઈ સારા વિચાર કર્યું કે ભાઈ મન તો મન તો મુંબઈ માં ગાડી લઈને જતા હોય તો આવે મન કેસે નોટ એટલે પછી તમે જો એક્સિડેન્ટ થતો હોય ભાડે થાય તમે જ્ઞાન દીધું હોય પછી એકાગ્ર કરવા માટે શું કરવાનું મારે એમને દેખાડીશું છે આ બધી નવ કલમો બલમો બધું દાદા ગુમાસી કઈ બોલ્યા છે સમજવું છે <Hochschat> <VI Aquí> god is not created of this world that god is created correct by christian view point by india view point by muslim view point not by fact see point thi par bolti plastic nahi jo creator ho so to kai sal mu create kariye so pachhu kholvu padat na apne na kholvu kya create kar bolveg nahi yeah હા મારો ખ્યાલ ના ચડી તો ક્રિએટર હોય તો બિગીનિંગ તો થયેલું હોય ને બરાબર નથી અનાદ અનુ આઠ કોઈ નથી અનાદ અન પડે છે હા બીજું જો ભગવાન બનાવ્યું હોત તો લોજીક વાળા શું કે તો ભગવાન ને કોને બનાવ્યો આ વિજ્ઞાન થી પૂરું થયેલું છે જગત જેમ તું એટ ને એવો થઈ જાય કોઈ પાણી બનાવાની જરૂર ખરી